પેલું આરાધન જેનાથી બંધ્યા તેની જોઈએ છોડે ચિંતા કરવાની છે આ તો છોડેલા આ તો છોડેલા જ છે ને આપડે આપણું સ્વરૂપ છે મચકા બારવાની જરૂર નથી તો આ મચકા બારવાની જરૂર બંધાય બંધન જોયેલું અનુભવેલું મેં બંધન જોયેલું બંધન જોયેલું નહિ અનુભવેલું ધ્યાન લીધા પેલા જોયેલું ધ્યાન લીધા પેલા અનુભવેલું હે બંધન અને ઓછું તો અનુભવ એક સ્ટેન્ડર્ડ પાસ કરવું હોય તેમાં બસો દિવસ અને એ દર કલાક થાય એક સ્ટેન્ડર્ડ પાસ કરવું હોય બસો દિવસ રાજા બજાર કાઢી નાખો બધી બસો દિવસ અને આઠ કલાક સો છે મગું છે નહીં ભરવા <laughs> <laughs> <laughs> <laughs> <laughs> તમે કેટલા મહિના એવું છે બોલતા બોલતા રૂપિયા એવું લાગે છે સાબાઈ ચાલુ કરજે જેવું છે મોક્ષી ઉતરવું છે ઉતરવું છે તમારે જજો એટલે એમને બેસે એમ છે શુભની કોલેજ એમ ની પછી આવેલો એક વર્ષો પર ચાલે એક વર્ષ એક વર્ષના કોર્સનો પણ ચાલે નથી એક જ વર્ષ જેવું કર્યા પણ આ ફેર પાછર સતેવે કટે એ ઉપર કટાટ માલ હોય તો બે પાછર દે તો એક જ રસ્તો થતો નથી આજ માસ પર પોતી હોય ને એક પતમો બધું કમ્પ્લીટ કરી જાય તો બે બના લેજે મેસેજ આપી દેજે તો આ દર્સી તમારા દેખવા નહી ટેરિયો જે આત્મસન્મુખતા ની કેળી માણસ ને સ્વતંત્ર બનાવે છે તમારા વિચાર મતભેદ નથી એટલે આટલું સમય સુધાર છે સુધારો એમને ખબર આપે કે મારો વિચાર કર્યો છે પછી એના માટે ગોઠવણી કર એની દાદા એના ભાવ ઘણા વર્ષો થી છેલ્લા ચાર પાંચ વર્ષો થી ચાલે છે પેલા પાલીતાણા માં કરવું એવો વિચાર કરતો હતો સોનગઢમાં અહી સરસ આ જગ્યા સર એટલે હું આગલા વર્ષે પોઝિશન કરવા હતો અહિયાં અહિયાં પોઝિશન કરવા આગલા વર્ષે આવેલું જીવલા એટલે આ ચલાવ અને કઈ મન આત્મા એમ થઈ ગયો કે માનવ માંથી મહાત્મા મહાત્મા માંથી મારી બનવું છે તો એ જે છે આપડે કાર્ય શું કરવું છે કે દેશની સંસ્કૃતિ સજીવન કરવું સર્ન નથી જરૂર છે આપણને એમ લાગે કેવી આપણને ઈચ્છા થાય મળી રહે આપજો એમ નખાયા પછી તમારે એ યોજના એમાં છે અત્યારે એમાં શું છે કે એક મકાન સંત લોકો માટે છે ચાર મકાન છે એમાં એક મકાન સંતો ને માટે કે જે પણ સંતો હોય એને આવીને રહેવું હોય ત્યાં રેરણા આપે એમ લાગે ના ગૃહ ઉદ્યોગ અહિયાં ચલાવવાના જ છે જગા નથી તમને કીધું ને તને રહેવા માટે એક મકાન અમે સંતો રાખવા માટે એકમાં બાળકો રાખવા માટે એકમાં યુવાનો તૈયાર કરવાનું એકમાં ભોજન ખાવા ભોજન ખંડ ને ગૃહ ઉદ્યોગ એ ગૃહ ઉદ્યોગ ખંડ જે આવક થાય દાદા અહિયાં આવી બીજી એક સંસ્થા પણ સારી થાય છે મહાવીર કલ્યાણ કેન્દ્ર કરીને એ મોટો પ્લોટાનો ભંગલો લીધો આપને ખબર સમય એટલે એ પણ वृद्ध साधु साध्वी करें प्रवृति करने हम त्रैन नवा सैनेटोरियम सारा थी आड़े थी પેલો છેડો છે રાજગ્રહી છે ત્યાં સુધી ઠીક લાગે છે એવું લાગતું હોય તો એમને કહેવાય આગળની બધી યોજના આપડે ગોઠવી દઈએ મારે આવું થોડું કઈ કામ કરવાની ભાવના છે જો જતો રહ્યો ઉતાર કરીએ ક્યાં લૂટાડ લૂટી ને છે જો લૂટી ના લે એવી જગ્યા પર ફરીએ છીએ ભાવના કહ્યું નથી એની આગળનું જોઈએ કરજે વિચાર થોડી ગાણી જણાવજે પછી એ જે થાય છે જેને ધારણા છે તે કરી શકે એવું નહી સવાર બધું માથે પર વધે છે માર્ક ના આપતો હોય તેને આપડે કહીએ શું આધાર થી તમને આધાર ગુવાઈ ને ભગવાન એ નામ આપે કાલે તો ભગવાન દબાણ નથી એડ્રેસ કેમ આવી પ્રતિકૂળતા હોય તો આત્મા વિટામિન બને છે પછી જ્ઞાનીઓ થયા એ બધાની સાથે ઈચ્છા એક જ હતી પ્રતિકૂળતા પ્રતિકૂળતા અનુકૂળતા છે આત્મા છો તમે તો તમારા માટે તો અનુકૂળતા છે એટલે એમને શીખાય છે જાગૃતિ હોય કે પછી દેખાતો નથી મારી પાસે નોસ કરી કેવા નઈ કારણ કે સ્ત્રીઓ કેવું પડે હા એ રહ્યો પોતાને ખબર પડી ગઈ છે મારે કારણ કેતા હોય શું આ નથી કરવું છે મારી આજે નીકળી જશે મારું ફરી નઈ નીકળી તમારી એક બંધન થશે મારી ગયા દાદા બધા પર જેટલો બને એટલો કરી દો પ્રશ્ન સાર સાર સાર ખેચ્યા પછી કેટલા અથડિયા પોતાને ખબર ના હોય અથડ્યા હોય દેહાદ્યાસ નો સભાવ થયું બઉ દુઃખ પડ્યું ભાઈ બે ચાર કલાક મનનાયન થાય એ પેલા મનનાયન નક્કી કરે કે હવે કોઈ જ હવે સંસાર માં પડવું નથી જય સચિદ બેટા નિશ્ચય નું સોલ્યુશન થઈ ગયો ક્યુ કરવાનું જ્ઞાની શું કે આત્મા તો નહી જાણવા તો ચાલશે આત્મા એટલે જ્ઞાન જ્ઞાન ને તો જ્ઞાન ને જાણનાર પોતે જાત અજ્ઞાન જાણો આપડે કે ખરે તું જ્ઞાન ને જાણ પણ આ જ્ઞાન છે હું તું સમજી જવું કઈ સૌને ઓળખે તો એક જ હોય અને પ્રભાવ દેવા મૂર્તિ ભગવાન ની ભક્તિ કરવી હોય તો એ જ છે તૈયાર પ્રભાવ દેવ ને ઓળખવા હોય તો એ છે બે દે સમજાવો ને આ છે તે छे, नाम भगवान कर समझे तो मुक्त मार्ग समझा प्रयत्न करे तो समझे त्याक्ष मार्ग जाए राजु भगवान समझे मार्ग करे तो पुण्य मार्ग मार्ग જે કરે પુણ્ય ખોટું તો કઈ છે ચા પીવાનું કોઈ પીવા ધર્મ ધ્યાન અને અહીંયા શુક્લ ધ્યાન એવું થયું ને એક માં શુક્લ ધ્યાન પ્રાપ્ત થાય સમજવાનો પ્રયત્ન કરે ત્યાંથી શુકલે ધ્યાન પ્રાપ્ત ના થાય પણ શુકલે ધ્યાન બની જાય ત્યાં ભણે એ રસ્તા પર જાય સાઈડ માં જાય એ રસ્તા પર જાય મોટા મોટી વાત બે સુકવાની છે ને મોટા મોટી વાત અને એજ કાયો બે હજાર સુકવો अक्रम बी नया हो तो क्या नहीं बाकी દશા નો એવી જણ સુધી જીવ રહે ની મોક્ષ માર્ગ પામે રોગ ના વટેક્ષ માર્ગ પામે તમારું નામ ઓળખવાનું નાખે નામ ભાઈ અપાળી લાગે તમે જાણો કા મારી લાગે તો તમે જુદા માય જે મારી લડ કહે છે જુદા હશે ને તમને કેમ લાગે છે તમે નામી છો ના ઘડિયા નામ ઘડિયાળના માલિક તો ખોરાક નઈ એનું લેવા દેવાય ને હું કોણ છું સ્વરૂપ છે મારું કે વર્ગણા કેવા માં આવે ને તે ફરી હાઈ શકાય ને અંદામાજ વર્ગણ ને વર્ગે સારા એક બે વાક્ય તો માનવા પડતી કયું વાક્ય માનશો હું કોણ છું ક્યાંથી તપાસ કરવી પડે કરવી પડે તપાસ ના કરે આનંદ થી કાલે તપાસ થઈ એક જ દિવસ માં કેવું કરે આત્મા નું વિટામ છે બે એજ આત્મા મહિનો છે બે એજ આત્મા મહિનો છે એ જ મહિનો હું કોણ છું શણાય આત્મા માં આત્મબુદ્ધિ એ હું કોણ છું શણાય બરોબર આ દેહમાં આત્મબુદ્ધિ આ દેહ છે હું છું એ બુદ્ધિ અવશ્ય મોન સામાય કે પરમા રાત સાહેબ બહુ સારો માર્ગ બતાવ્યો હતો નથી અન્ય ઉપાય કર્યા છે જા કરવાનો માર્ગ જ્યાં સુધી સસંદ છે સસંદ રૂપી રોગ છે ત્યાં સુધી જાતે અમે કહીએ નહી પ્રસંગ રૂપી રોગ ગયો છે તો અમે કઈશું અનંતોજન ભર્યો પણ પોતાના દાપણ ભર્યો વસ્તુ પાલન પોતાના દાભે જ ચાલે બીજા કર્યું દાપણ બાપનું કોઈ પાટવાની નામ ખરું આપનું નામ રા તમે કોણ નામ તારે બરોબર છે પદ નો જે પત્ર છે છુપાવ દેવ નો એ સમજાવશો એ પૂછે છે ફરજ છે તો એ તો આપનો ઉપાય મારા ઉપર એ આપનો ઉપકાર છે મૂર્તિ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 ના ખાવા પીવાની જાગૃતિ બીજી નાલા ધોવાની જાગૃતિ કપડા પીવાની જાગૃતિ આ એટલી જાગૃતિ આ જાગૃતિ છે અનન્ય શરણ ના આપનારુ દેવ ને ગુરુ ઘણા હોય પણ સદગુરુ એક હોય ગુરુ એ આપણને આગળ માર્ગ દેખાશે અને સદગુરુદેવ એ મુક્ત મુક્ત ગુરુ સદગુરુદે સૂચે છે સદ એટલે અવિનાશી અશી અવિનાશી ગુરુદેવ ની મૂર્તિ હોય ત્યારે અવિનાશી દેવ છે તે મૂર્તિ ના આધારે આપણે નમસ્કાર કરી અવલંબન છે મૂર્તિ છે અવલંબન છે તેમની સદતિ શુદ્ધ આત્મસ્વરૂપ ને પાન એટલે એથી આવે શુદ્ધતા કરવાની કે બાકી નહીં નવાનું છે નહીં હોય નવાનું પાણી નવાનું ભૂલું આવે છે ज्ञानी पुरुष नीचे क्या सफद्य निशना હા સંક્રશ્નિવાસ બીજું કયો નિવાસ હોય દર્શન ના નિવાસ માં તો આ બધી રૂમો ખાલી પડેલી છે મળતી નથી એટલે કઈ સંક દર્શન ના નિવાસ નો સર્વોત્વર જ્ઞાની પુરુષ આપડી સ્વચ્છ સ્વરૂપ પ્રત્યેની દ્રષ્ટિ એ સંદર્ભ દર્શન શુદ્ધ સ્વરૂપ પ્રત્યેની દ્રષ્ટિ દર્શન સમાન છે એક ભૌતિક દ્રષ્ટિ અને એક અનેક દ્રશ્મી લગાડે ભૌતિક ની લાલસા પેલા પાછો જતો ત્યારે શું લોકો ક્યાં ચાલ્યા છે આ બધા કઈ મોઢાબુઆા હતા તમે પાછા નવા જયા નીકળ્યા મારે ભૂલે શિવાય તમારે ગુરુ નવાજ આયા ગયા મારે ગુરુ બધા મોડે પાત્રોત્ર બંધાયવાજ આવ્યા હતા કે જાય નહીં અધ્વજ પોત ના મુ કયા કારણો થી દ્રષ્ટિ ઉભી રહે તો દ્રષ્ટિ પણ આપણને કેમ ખબર પડે કે આની દ્રષ્ટિ કઈ બાજુ છે તેના કારણોથી જોઈ શકાય શું નામ આપનું ધીરુભાઈ ધીરુભાઈ ધીરુભાઈ જાણતા નહીં હોવાથી તમે જે નથી જગતની દ્રષ્ટિએ વ્યવહાર દ્રષ્ટિએ ખરેખર તમે ધીરુભાઈ નથી પણ તમે માની બેઠા છો માટે રોંગ છે અને એનું નામ અદિત હું આ છોકરા નું સાધર છું શ્વાસ ની રોંગલી છો સાત ની રંગળી અને ભણી છોડી પેલી રંગે આવે અને રંગ બિલકુલ ઘટી જાય ખબર નથી મળતી મને મીઠ્યા વસે બારે પૂછવા જાય કે આ બધું છોડતા નથી એને છોડવા ને આપડે પ્રયત્ન કરીએ એને શું કેવું આપડે જિંદગી કહેશે આ ફળ પ્રયત્ન હોય તેને ભણાય રંગ છે તેની જ માં એ જો રામીપ તમને રંગ છે સમજાય પેલી પ્રતિ તે બેસે પછી એનું અનુભવ માં આવે તો પછી વસ્તુ નો ત્યાગ ને અત્યાગ એ તમારે ઝંઝકૃદ્ધિ કરવાનું સાધન છે શું છે બહુ ઝંઝક હોય પણ તમને આ ઝંઝ ઓછી કરવા માટે ઝંઝ ઓછી કરી નથી ત્યાગ કરવા ત્યાગ થાય એટલી ન કરવો કે થાય એ ભલે રહી આવું ધીમે ધીમે કહીશું ચાલ ન થાય એટલું બરોબર સમજવું છે એટલે આ નિત્ય દર્શન આ રોંગ દલીપો જ્ઞાની પુરુષ આપડી પ્રેક્ટ કરીએ શું કરીએ કરી અને દ્રષ્ટિ કરી અને સમ્યુ એટલે બીજું જ્ઞાની પુરુષ કઈક આજ્ઞાઋપિયા આપે વસ્તુ એ ધર્મ બીજું કદું ધર્મ ધર્મ તો ઉપવાસ કરવા એ બધું એ બધું ધર્મ જેને અનુકૂળ હોય તેના માટે અનુકૂળ ના આપતો હોય તેના માટે ધર્મ નથી અનુકૂળ આવતો હોય જેને શોક હોય તો એ કરી શકે છે પણ જરૂરિયાત નથી કે નથી જરૂરિયાત એમ જરૂરિયાત છે એવી નથી જરૂરિયાત એવી શું બધું એટલે આગ્રહ ના રાખ્યો જે બની જાય એ કરે બધું પછી મારે શું કરવાનું કે પછી કશું કરવાનું જ્ઞાની પાસે બેસીને સમજી લે આવે હવે દિલીપભાઈ હવે સમજી લે આખો પ્લાનિંગ કે આગળ જઈને શું આવે છે જ્ઞાની એ પોતાનો આત્મા છે શું કહ્યું જ્ઞાની પુરુષ એ પોતાના આત્મા છે કેમ પોતાના આત્મા એવું ને કયા ધર્મથી સારો આત્મા વંશન સ્પષ્ટ રિઝન થયું નથી ત્યાં આ સારા આત્મા છે સાચું કયું છે આ પ્રથમ પક્ષ આત્મા છે જે ઘટ બધારી પદાર્થો છે આ વસ્તુ છે વાંકે દેખાય એ વસ્તુ દેખાય કે આ જે છે એવું તને લાગે છે એવું આત્મા પણ છે ભટ્ટર નહીં સમજાય કેવું આત્મા છે જેવું છે હકીકત વાસ્તવિકતા છે ગપુ નથી એવું કહેવાય આત્મા છે જેમ ઘટ બાદારી પદાર્થ હોય તેમ આત્મા પણ છે અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટબારી હોવાનું પ્રમાણ છે માટી નો ઘરો હોય એના ગુણ તો એકદમ ટુકડા થઈ ગયો અને સાધા નો ઘરો તો ગોગો કોઈ નું હોય શું ટુકડા ના એવું એના ગુણ ને લઈને શું સમાન છે એવું આત્મા નું પણ સમાન ધરાવે તેની ઉત્પત્તિ માટે એની ઉત્પત્તિ માટે આ બીજી વસ્તુ ઉત્પત્તિ જે થયેલી હોય તે સહયોગ થી હોય સહયોગો ભેગા થાય ઉત્પન્ન થાય સંયોગો સ્થિર રહે ત્યારે એવી ચૈતન્ય ચત્ય નો પ્રત્યેક ગુણ જેને રીતે છે તેવો આત્મા હોવા પોતાનો પણ પ્રકાશ કરે છે અને જ્ઞાન સપ્રકાશક છે બુદ્ધિ ને જ્ઞાન માં કે બુદ્ધિ એ પર પ્રકાશક છે અને જ્ઞાન સ્વપર્ પ્રકાશું કે છે કે સ્વપર્કાશ જે પ્રત્યેક ગુણ જેને રીતે છે એવો